હર્ષો સલાહ નાખે બીજા બધા અજ્ઞાન બધા શું કહ્યું બીજા બધા જ્ઞાન હર્ષ અને શોખ કદાચ જો આદર ન થાય તો બીજા બધા છે વિજ્ઞાન અને તે જ મુખ હેતુ છે પછી બીજી વાત માંથી ફટાકટક કર્યો છે અને જયારે જરૂર એને જ્ઞાન આદર થતું નથી જ્ઞાન ને કરવાનું થયું છે એટલે જે આત્મજ્ઞાન છે બાળક છે એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરો ની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરો ની બહાર જ છે પણ સર અને અક્ષર બંને ની ઉપર છે શું છે હા સર અક્ષર ઉપર જેટલા આક્ષર છે ને ઘુબળી નથી લઘુબળી અક્ષર માટે કપાઉ હતો કે મારવી ના માર માં સપડાયેલા કદું ફળ આપે નહી ઠંડે રાતે ખાલી વાતે ઘટે મનમાં પછી માગે કે ભાઈ હા સારા ઘઉં ના મળેલાવશ્ય તું સદન ને રોકી નહી ત્યાં સુધી સારું પછી નકામ તું તારી સદન મેં પૂછો કર્યા નહીં તું સદન કર્યા કરું શું કે છે પુસ્તકો પર એક બાજુ થી રોકે જે સસન તો અને સજીવન મૂર્તિ કઈ પણ કરવામાં આવે છે પોતે પોતાની મારે દવા પાછી દબાવ દેવું શાસ્ત્ર દવા લઈ હમણાં કિનાર લઈ ને પી જવાનું મળવા જાય ઉઠ્યા હતા સ્વાધ્યાય કરે હવે સદન જ્ઞાની ના આધારે સદન છે લોક ના આધારે સદન ના કેવું કારણ કે એ તો બધી આ સ્વાધ્યાય થોડી જન્મ રવિ રમત હતો તો ચાલ માટે વાત કરવા જઈએ ને જેમ તેવું ચાલી ગઈ એના સ્વાજ્યાય કેવો સાધ્યાય કરો ભાઈ પણ જેને મોકલે જોવું હોય તેના સાથે હેલ્પ નહીં કરેન ચિંતન મનન આત્મશોધન એને પોતાને ચિંતન મનન આત્મશોધન એ મદદ કરે ખરું ચિંતન મનન આત્મશોધન એ બધું સાધક મદદ કરે ખરું શોધન થાય છે નિરંતર એટલે ઘોર બે ચાર પાંચ કલાક હાથે ચાલે કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે કરે પણ નુકસાન નહીં સારું છે કુન્ય બંધાય આપડે આપણે બહુ સારો ભલે બધી વ્યવસ્થા ભલે ઉઠી વસ્તુ છે જો નુકસાન એમાં ભાવ જાગે કે નહીં ઓમ નમ શિવાય એની કૃષ્ણ સરણમ એમાં ભાવ જાગે કે નહી જાગે ને બધું લાભકારી બધી ક્યારેા સાપ માં જવું છે કે રાજા થવું હોય તો સાધ્યા ની જરૂર નથી સાત માં જઈ ગઈ તારી તાઈ જરૂર શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત હવે જે કરવું આપડે શરૂઆત માં તો કઈ રાજા થવાય નહી ને શરૂઆત માં તો રાજા કઈ થવાય નહિ ને શરૂઆત માટે શું કરવું આપો આપણે કટાય નો ર કરવો છે કથાય મંદ કરવા છે તેને બધા બાકી કસાય માં રહેવું છે વિષયો ના ભૂખ્યા છે ત્યારે બધી સ્થિતિ વધે નથી તો જેને કચાય રહી થવું હોય કટાય રહી ચિંતિત માત્ર દુખ ના થાય શું કહે ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ ના થાય એક ચિંતા મુક્તિ આપણે થઈ ગઈ લાગે મુક્તિ અનમવોપ ને શું કરવા શું ભરો થોગી ગયું તમને નહી જોયું તો વાત અહીંયા અથવા તો કાગ લેવા માંગીએ ને માં શાંતિણામમાં બેઠા હોય बाहर नो मानुस कोई क्रोधी आजगिरी थी जाए तो ये आत्म, ए आत्म तो बड़ ठू के आत्मबल को विजय ज्ञान बड़ मेवु के आत्मबल कोई कोई आप शांत स्थिर बैठा हो वक्त बाहर ऐसी कोई क्रोधी आए तो, तो आप अपना परिणाम बदलाय એના માટે આપડે શું આત્મા પણ વધારવું જોઈએ કે આપણા માટે સમસ્યા નવું માનવાની જ આવશે પછી આપે એટલે આપજે વધારવું કેવી રીતે દેહ ની લાગતા નિરંકર શું કહ્યું એનો રાત્યો છે ને ભૌતિક સુખ માં પછી આત્મધી ખરાશ થઈ ગયો નહિ તો પછી જ્ઞાની પૂછ ની પાસે જવું એટલે તમે સંપૂર્ણ આત્મવિર્યવાન બનાવી શકે જ્ઞાની પુરુષ ની પાસે પુરુષ એક કલાકમાં મોક્ષ આપે પણ એ જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગ સંભવે નહી એમને ત્યાગય ના હોય ને અત્યાગે ના હોય ઉદયકર ના અધિન ભાઈ કેવા હોય નથી ત્યાગ એમને પોતે લખ્યું જ્ઞાની મુજબ ને ત્યાગા ત્યાગ સંભવે નહી જ્ઞાન થયું તે ત્યાગા ત્યાગ ના હોય ના હોય ના હોય પોતાપણું હોય તો ત્યાગ ચિંતિત માત્ર છે ત્યાગ ત્યાગ નાની પર ભરાય નહી સતિક માર્ગ નું જ્ઞાની પદ કેવું પડે છે પદ કેવું પડે બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ એ જેને ત્યાગા ત્યાગ ના સંભવે છે એ શ્રીવદ રાંદ્ર ત્યાગ્યાગ ના સંપ્રદાય કરવાનું નથી આશ્ચર્યની પ્રતિમા કહેવાય ની પ્રતિમા મોટું આશ્ચર્ય અને તેમની પાસે જ કલ્યાણ થાય આ જ્ઞાન દર્શન ચારિત્ર જગત માં હોઈ શકે નહી જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે એ સસમતી રીતે લાગશે તમારો ભગવાન પરિણામ બદલાતો નથી થાય એ તપ ને ભગવાને તપ કહ્યું પરિણામ ના બદલાય થાય ભગવાન વાક્ય દેખાતા કોને હમણાં તપ એ તપત ભગવાને નથી કે તપ થશે સંસાર હેતુ છે શું કે છે એટલે પુણ્ય બળ આપે છે પુણ્ય બળ આપે છે જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાન માં તપ નથી તપ માં જ્ઞાન નથી શું કયું શબ્દ તપેલો હોય ને જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશ ન હોય તો તમે પૂછવા જાઓ તો હું ના કહું કે પૂછ્યો આ ટપત સાધુ એક તો હોય અને તમે બીજી હડગાવ એક તો સપેલા હળકો શું લાગે ગુરુ એ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો ઉપયોગ આની સાથે કરવો ગુરુ મંત્ર ગુરુએ આપેલો મંત્ર હોય આની સાથે એનો ઉપયોગ કરવો આપણને લાભ થયો કરવો ના લાભ જવા દેવ જો એક બે ગુરુ મંત્ર બાપ ને શું હેપાર આપણને ફળદાયી નતો હોય જવા દેવો ના ફળદાય મૂકવું શું કરું કોક માણસ વેપારી ના હોય એવા મળી જાય આપણને ગુરુ ગુરુ કોક જ માણસ મળે વેપારી ના હોય ભાઈ ઘણા ઘણા તો વેપારી એટલે તમે આપડે મારું ના બાપ શું આપડે ચક્કર ભાગશે ને ત્યાં આવવાનો અંદાજ લેવાનો ભાગશે ને બસ સંયમ રે નિર સંયમ રે નિરંતર ચોવીસે કલાક નો સંયમ સંસારમાં રહેવા છતાં વકીલાત કરવા વકીલાત કરેમ કહીએ છીએ શું કબ સંયમ નહીં રાતે સંયમ ની બાદ નહી રાતે ઊંઘ થતા ને સંયમ ની બાદ નહીં એમનું સંકા પર કે રીતે કે રીતે અમને મને એટલે ભાવ કે રીતે હા ભાવ કે દીધો નું માં મે એમ સમય વચ્ચે તો કે કે હા બોજીઓ કરે છે ઉંતા પહેલા થઈ એ માતા જવાદા અલંગી જાય ઉઠાતા સયે મોવાય સમજો ક નહી એ મોજ હતો જો અમારી જોખમ લઈ ગઈ છે બાકી સંયમ આ કાળ નો અવાજ નહિ કોઈ જગ્યા અને જે આ સંયમ કહેવામાં આવે છે એ લૌકિક સંયમ છે કેવા છે લોકિક એટલે લોક માં કેવાન કે ભગવાન બને કેન્દ્રિયો નો સંયમ કરવાનો ઇન્દ્રિયો નો ત્યાગ કરવાનો શું ક્રોધ માન માયા લોક નો સંયમ કરવો નામ સંયમ કે આમને સંયમ તમારે વર્તે એ સંયમ ધીમો આ સંયમ ધીમો બે ઓછી હોવાથી ઓછો મળે જેટલો સમજે હું શું કમાયો પાંચ લાખ ડોલર મોફ થાય અને અહીં જ મોફ થઈ ગયો ભાઈ સર્વા દુઃખો થી હસાવ જ રસ દુઃખ હડે નહિ એક પણ દુઃખ સંસાર નું કોઈ દુઃખ અડે એનું નામ સંયમ અંગ્રેજો બન્યા એમને આપ્યું દાદા ભગવાન તમને લાગી વાયક લાગી ગઈ નતો થઈ એ શું કેવા માંગે આપના મારા સ્થાન પામો એ શું ચાલુ ક્લાસો આપણું સરનું જેવું કે આપણું સરનું આપનું સર આવે પછી પછી થાય કે તમે તમે જેવી તૈયાર સાથે બધા ઉપર સમજી વિચાર આવે ને વિષય નો પેલું અંતસ્કરણ આપણે મન બુદ્ધિ ચીતા અંગા બધું એમાં પરવાઈ રહે પછી ખકેજ નહિ આગળ ના ગાવ ગમતું કેવી રીતે નીકળે તારે ગમતું કેવી રીતે જાય વાંચ બરોબર સીટ વાંચ બરોબર બઉ જબરજસ્ત ભાર મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય હોય તો બધું બદલાય જાય આપડે પૂછ્યું છે કે આ તો કર્મ ના હોય ને તો આપડે બીજું બધું કર્મ આધીન છે પરંતુ આ વિષય બાબત એકલું ફરી શકે છે એ નિશ્ચય હોય તો નાની કૃપા હોય તો નાના છોકરા છે ત્યાં ભૂખ લાગી હોય દૂધ આપે છે પણ અત્યારે દૂધ પીએ છીએ ભૂખ લાગી છે ભૂખ લાગી છે તો એ કે સારું થઈ જાય માણસ ને સડી ગયો મનનું સાંભળે ઘર બની ગયું મનનું સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં આપડે વાત કઈ ને મનનું સાંભળવું જ નહીં સાંભળનાર કોણ દાદા છે ઢીલો કોણ થાય છે ઢીલો છે બધું મને થયું એમ તો જેવું ચાલી ગયો હું કઉ છુ કેવાસી શક્તિ નહીં કોણ અંદર સંભળાય છે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મહે તો કોણ છે આ ને? લાલચ વાળા કોઈ પણ માગવાન આવશે કે અને જે દાણક ચોક્કિતાબ બોલો દાનત્યોર કોની છે એને આ બધું જાણો દાનત્યોર કોની છે કોની તૈયારી લીધી નહી વિદ્યા કોની તો સુદાત નથી સુદાત ભતે મે મે હે છે દાનત્યોરા નીચે તો સુદાતવાની તો નથી એ સમજવા કે આ સુધાર માન્યતિ પણ આની તો છે ને બે આ સારી છે ખેતી નીચે અધિકારી નહીં દીતે કોનો આ ના ન દેતે બહુ હા થાય ના આ શું ના આ શું આપો રાતના નિરામ આપડે ગલી બધી કઈ થાય નહીં છોકરા અઠેસ જ્ઞાન જ એમ કે થાય એવું ખબર તે વખત આવા વિચારો ના આવે એક વખત મનમાં વિચાર આવે તે વખત આવા વિચાર ના આવે અરે ખરાબ છે આ ઘર ડાયરું નથી બેલા આ ઘર સારું જરા આપડું રસ નો કેટલું કરે છે દલીલ બાજી કરે છે કરે છે કે એ અને નિત્યવા કથા કરે છે એટલે નિત્ય છે એટલે કે લા કે દલીલ કરે છે કે દલીલ કરતા ન દલીલ નથી થેરાપી નહીં ન એ એટલે નહીં એટલે નહીં વાત કે નહીં બોલતો નથી બોલવું સમજી જાય માણસ ઠેકાણા બોલું છે કેવું જાય ને દાદા પણ થયું કર્યું થાય પણ પેલા વિચારોના ના જે બંધનો રે આવા વિચારો આવે છે મહેશ ને ગમે છે આપડે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત જે આવા વિચારો આવે છે એ બધી એવું થાય કેમ આવે છે વિચાર આપડી સહી નથી જેવા આવ્યા અગર મારું કરું એમ કઈ શું તું કેવાનું ભાઈ કહીએ તો આપડે એના માલિક પછી બંને આપડે આપણને ખબર પડે છે ખબર પડે એમના બધા ખબર ને આત્મા છે જ છે કેવું મા ગમે આમ આવે ને આપડે શું લેવા ખબર પડે છે ના એ આપડે પડે એ આપડે જોવા જરૂર ને જે કામ જવું ત્યાં ફેરવવાના ફેરવવાનું ફેરવિયે તો છે એ બાજુ જવું જ નથી પણ અંદર અંતર સ્થળ બધું ચાલ્યા કરે છે સારું ચાલે એટલે કે અમુક સંજોગો એવા હોય વિચાર ફૂટે છે એવા હોય એટલે વિચાર ફૂટે છે ના ઘર બધી લડાઈ આપડે આપડે શું જોયું પાંચ છ ત્યાંથી મહાત્મા શ્રી ચંદીરામ સહાની ત્યાં નવજીવન વડોદરા સવાર ત્યાગ ના પણ હોય ત્યાગ હોય ના પણ હોય શું કહ્યું સમજ માં આવે છે એમને બરોબર બુદ્ધિ ને ખલાસ કરવાની છે એ કે છે કે અમે બહુ જ એનું વાંચન કર્યું કે પણ પછી એમ થયું છેલ્લે અસહજ થઈ ના કામ થાય બુદ્ધિ ખરાશ થયા પછી સહજ વાળી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ બઉ હતી તો ખાલી થઈ જશે બુદ્ધિ કેવી રીતે ખાલી થાય કોઈ કહે છે બુદ્ધિ ખાલી કરી છે તો જે બન્યું એને ન્યાય ગણવામાં આવે તો બુદ્ધિ ખાલી થાય એનો ન્યાય ખોળે નહિ જે બન્યું એને જ ન્યાય ગણવામાં આવે આમ તો સંજય બે વર્ષે ગ્રહણ ના કરે છતાં દાદા ભેગા થાય તો કનૈયા ભાઈ શું કે પેલો હોય તો આપી જજો એમ કે સાહેબ હોય તો પેલો શું કે શું આપી દેવાનું કઈ તમને પાંચસો લઈ ગયા તમે મારી પાસે જ લઈ ગયા તા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસેથી લઈ ગયેલા એટલે આપણે સમજી પાંચ છ આપી દેવાય છે આખી રાત કરાય કરાય કરે બુદ્ધિ કસરત કરાય કરાય કરે જો એ ન્યા આવે આખી બુદ્ધિ કસરત કરાય કરે નઈ હા બુદ્ધિ ઓછી થવાનો અમારો રસ્તો આપણે કઉનિયામાં આવા માણસો આખા હિન્દુસ્તાન છે ને તેમાં આવા માણસો બહુ બસો નીકળે બધા કારણ નલાયક ના પ્રસંગ આપણને થયો છે આ પાંચસો થી છૂટી જતો હોય તો બઉ સારા સારું છૂટી પાંચસો ને પાંચ હજાર આપવા જોઈએ તો હાર એટલે પાંચસો આપી દે એટલે આપણે પ્રસંગ ફરી બાજે નઈ એ આપણી પાસે આવે નહી આપડે એની ભાષી જઈએ એટલે મોટા મોટો ફાયદો થયો આપડે લાખો રૂપિયા પાંચસો લીધા ફાયદો નથી આવું બોલે હોય છે દાખલો બનેલો તે મારી જાતે મને તર તો લાભ થઈ ગયો માસ થી પેલું તો હા ને બધું થયું કે આપેલા તેનો ગુણ ક્યાં ગયો ઉપકાર ક્યાં ગયો બધું તેને બધા આપડે આપડે શરમથી બોલીએ નઈ આપડે શરમથી બોલીએ દુઃખ થશે મે આપ્યા બહુ આવડું મોટું હિંમત ભગવાન ને ચેતરા ની હિંમત કરી એવું માણસ એટલે મેં કોઈ આ તો કરવા છે મે તમને હમને ખોટું ઉત્સાહ આવે ત્યાંની પાસે લીધા હોત ને તો મને પાંચ લાખ ના નુકસાન માં ઉતાર હતી એનું ઓળખાણ થયું શું માટે કારણ હું એના કરતો મને બઉ છુટ થયું લાભ થયો અત્યારે આવું છે અને સારો માણસ ચેતરે નઈ ચારો માણસ પાનસે આપેલો ઉપકાર પૂરે નહિ એવા જોયેલા નહીં જોયા ઉપકારો બધી જાતના લોકો છે કોઈ ચિરસ્કાર કરવા દેવા નથી જો અમુક માણસો હોય તેને જગત બધું ભગવાન પણ બુદ્ધિ બુદ્ધિ બંધ કરવાનો ઉપાય અને એની પર બુદ્ધિ ચલાવો તો રાત રાત કેટલા જાડા બધી ચાલ્યા કરે ડાયરેક્ટ ના ચાલ કે બુધી ચાલ